ય ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક બે હાજર એકતાલીસ ના મહાવીએ સોમવાર તારીખ અગિયાર બે ઓગણીસો પંચ્યાસી મંદિર ની આગળ હેઠળ ઉપર આતમણી મુખાર વિંદે સવારના પોહોર બિરાજમાન હતા અને થોડો ખેસ પહેરો અને પોતાના મુખાર વિંદિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન સ્નેહ હોય તેનું શું રૂપ છે મહારાજ બોલ્યા છે તમને તો સ્નેહ ની દિશા ચડી નહી અને તમે તો જે કિન્દ થી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ થયો એ સ્નેહ રૂપ નહી પરિપૂર્ણ ભગવાન વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેના સ્નેહ ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાન માં સ્નેહ હોય તેને જો જાણે અજાણે ભગવાન કઈક પંચામૃત ભોજન કાંકરા નાખે અને જેવું વસમું લાગે અથવા કપાલ બળબળતો ડામ દે અને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે કેવી દ્રઢ પ્રીતિ ભગવાન વિશે થાય તેનું શું સાધન છે પછી ત્રીજી મહારાજ બોલા છે સત્પુરુષ નો જે પ્રસંગ એજ પરમેશ્વર પછી શ્રીજી મહારાજ બોલાજે પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો પ્રસંગ કરો છો અને અડધો જગત પ્રસંગ કરો છો તે માટે ભગવાન વિશે દ્રઢ પ્રીતિ થતી નથી પછી વાત છે તે કેમ કહેજો આપડે ભગવાન ના ઘાટ થાય છે ને ભગવાન ના ઘટ રૂપ ની વાત કરી જો બીજો થાય થાય તો તો એટલું દેખાય પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ દેહ અને દેહ ના સંબંધી ભાવના થઈ છે જે પોતાને દેહ થી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે અને એ જીવાત્મા ને વિશે દેહ તો કેવી રીતે વેગો છે તો જેમ કોઈક પુરુષ હોય ख कहवा जीव ने मा कह आगलो क्राह्मण ने ब्राह्मी थकी उत्पन्न क्या नीच जाति मे उत्पन्न थे તથા ચોરાતી થકી દેહ ઉત્પન્ન થાય છે અને ચોરાશી લાખ જાત માં જે પોતાની મા બહુ દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતા નો ધર્મ એકે પાડતી નથી માટે જે એવા સગ સાચું માને છે તેને અહમ મહત્વના ઘાટ કેમ ટી રીતની સમજણ વિના સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણ નું કે આશ્રમ નું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણ આવતું નથી માટે દેહ અને દેહ ના વિશે ત્યાગ કરીને પોતાના આત્મા રૂપ માની ત્યાગ કરીને સ્વધર્મ ભજે છે અને જેની તમારેશ્રમ છોકરાને પરણાવો ને ના તો પડતો હોય તો એ માને ઘર મારી માને પછી નાખે ઢેરો એના જેવું પગે માથું માથું અને અમને દેખાય કઉ છોકરો સાધુ થવું છે એનો બાપ શું કહે ભેસો નું માં કહે પછી બેનુ હવે ખાવા દે પણ એને પરણાય બીજ દાડક નો ખુતા હું સમજાવ બધા હાલે જો વગર કઈ વૈરાય થઈ ગયો ને હ ભગવાન ના માર્ગમાં જો ચાલે બધા પડે આડો ન પડે ઉખો થાય નહી શું કરે એની મા આવી છે બાપાઓ છે નોખો થઈ ને એમ મારા મને પણ આમાં એમ જોઈ ભલે સાધુ સાહેબ નથી એવું કીધું હવે તો સાધુ સાહુ માં કઈ થોડીક રજા આપેલું કારણે છે પણ નવો ખર્ચ મળી એમ કરીને જા એવા દેખાડે અનુભવ જમુના આવી ગયા હોય બરાબર નબળો પાત્ર હોય તો ક્યાં હોય માયા ના માર્ગે એમાં એમાં તો વગાડે બોલો જેને એવું સાધુપણું આવ્યું જેને પુરુષોત્તમ ભગવાન ને કાય છેતું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે ઘણી કઠણ કરો બહાર મૂક્યો છે અને એવો સાધુ તો હું છું જે મારે વર્શ્રમ માન નથી એવી રીતે શિક્ષા ને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે તે ભગવાને પોતે કીધું સાક્ષાતું સાક્ષા ભગવાન જે મેમિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સંભાદ છોતેર ના મહાશુધી દસમ ને દિવસ ઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી એ ઠેકાણ બેઠા દાદા કાચર ના દરબાર ચોખું ના આવે એવું કેટલા શબ્દ પકડાય મારો દાદા બેઠા થાય થોડો થોડું યથાત આવવાનું કારણ શું એમાં એક ડાંગીઓ લઈને ભેર રહી પછી એવો ચક્કર લઈ જાય ને પછી એની પર પીંડો મૂક્યો ભાઈ એના આમ કરી ઉતારે નળિયો કરવો નળિયું કરે ખરું ચાકડો જે ફરે છે એની ઉપર મુઠી ભરીને કોલ મૂકે ફરતો હોય ત્યાં જાય દાડો ક્યાં ગયો દેખાય ને ચાકડા ફરેલો ફરતો જ નથી સ્વપ્ન આવે જો સ્થિર નથી હવે એ આપડે રોકવું છે કેટલી મહેનત હોય તે રોકાય ક્યાંય એમાં કથા વાર્તા ગમે એટલી કરીએ પણ આપડા ચાકડા એવા ફરે છે ને એની ઉપર ટકે ક્યાંથી કેમ જાય એવા ફરતા છે ને ચાકડા ની એ ખબર નથી બિચારા ને ખબર હશે અમે હમણાં યજ્ઞ માં ગયા તા ને યજ્ઞ માં ઘાટ સંકલ્પ તો મુઠી જુવાર નાખો ત્યાં તો ફાટફાટ દાણા ઉડવા માત્ર ના હૃદયમાં ઘાટ સંકલ્પ રોકવા શીખે એને દેખાય રોકવા નો શીખતો હોય એને તો ખબર જ નથી ઘાટ શું કેવાયેલો અઢારસો છોતેર ના મહા સુધી દસમ ને દિવસ સાંજ ને સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા અને ધોળી ચાદર ઓઢી હતી મેં ધોળો ખેચ પહેર્યો હતો માથે ધોળી પાક બાંધી હતી અને પોતાના મુદ્દા હરિભક્ત એમ કહે છે જે ભગવાન ને આકાર નથી અને તેવા જ પ્રતિપાદન ની ભણે છે અને કેટલાક જે નારદ સુખ શંકાદી સરખા ભગવાન ભક્ત છે जोमय मूर्तिमीपे सर्वत्र पूर्ण एवं सच्चिदान ब्रह्म है पुरुषोत्तम भगवान અને શ્રુતિ એ પણ એમ કહ્યું છે ભગવાન માયા સામું જોતા અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોક વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિ ની જે જ્વાળા છે सूर्य न मंडल सूर्यदेव सचिदानंद ब्रह्म है पुरुषोत्तम भगवान साकार पूर्ण सचिदोत्तम भगवान तेजु छे। कोई कहे शे जे? मा छे जे? रहित सर्वत्र पूर्ण छो श्रुति कर चरणारिक नो निषेद करो मईक कर चरणादी नो निषेध करो भगवान नो आकार પણ માહિક નથી અને અંતર જીવ ઈશ્વર સર્વે ને તેમના કર્મ ને અનુસારે યથા યોગ્ય પણ કર્મ ના ફળ ને દેવાને વિશે નિયંત્રપણું છે જે સાકાર ની પેઠી નિયંત્રુપ ક્રિયા કરે છે ભગવાન પુરુષોત્તમ એવી રીતે તે તો સમજતા નથી ઇતિ વચના મૃતમ ઘટડા પ્રથમ પ્રકરણ નું પિસ્તાલીસ મુ જે તે થયું હલો પ્રસાદ શું ભગવાન ભગવાન સાકાર છે એવો મત છે એનું કારણ એ છે કે વેદમાં ભગવાન ના સાકાર રૂપ નું પ્રતિપાલ કર્યું થઇ છે એટલે ભગવાન નો સાકાર પણ આનું પ્રતિપાદન થયું તો પછી મનમાં એમ શંકા એવી રે કે આ બીજી શ્રુતિઓનો અર્થ કેમ કરવો તો પછી આ વ્યાપક શ્રુતિઓ છે અંતરિયામી બતાવનારા ભગવાન ના અંતરિયામી ભાવ ને બતાવનારી છે એ કેવી રીતે ભગવાન જેમ સૂર્ય છે અને સૂર્ય દેવ તો મૂર્તિમાન છે અગ્નિ દ્વારા નિરાકાર છે મૂર્તિમાન છે વિજય મારે કીધું છે જયારે મૂર્તિમાન રૂપ ધારણ કરીને અર્જુન ને કૃષ્ણની પાસે મૂર્તિમાન અગ્નિ આવ્યો ભગવાન નો જે આ તે હૃદયમાં અંતરિયા ની રૂપે કામ કરે છે ભગવાન નું સ્વરૂપ તો સાકાર છે સૂર્ય અને અગ્નિ ને એની દ્વારા એવી રીતે ભગવાન અને આ તેજ એનો સંબંધ છે દેખાયું ખરું ને આમ જોવા એવો પ્રયત્ન કરી પણ હજી કઈ નથી આવ્યું સામાન્ય માણસ એને ચર્ચી શકે એવી વસ્તુ નથી સમજાય અને આ બરાબર જદી સમજાણું એટલે આ જગત તું છઠાતા વાર નો લાગે જગત તું છઠાતા બાર નો લાગે જગત માંથી હેત ઓછું કરું એમને કોઈ ન કરે ઓછી સમજાય ત્યારે કરે ને બાળક હાથમાં કરે પછી બાળકને જોડાવવું હોય તો બાળક બુદ્ધિ માં બાળક ને જે જ્ઞાન છે એની મુકાબલે કોક વસ્તુ મૂકવી જાય જો એ દેખે એટલે આવડે મૂકી દે ઓછું પણ અમિત તો હોય એને બધા ભગવાન ના ભક્ત ના માર્ગ માં જયારે આવું જ્ઞાન પછી જગત બહુ ઓછું લાગે ઘણું ઓછું લાગે અમારે તો આ સાધુ તો એ જ આમાં સમજાયું ને લેવું પ્રસાદ ને હમ ઈ તો તમે બોલી ક્યાં જાય પકડી રાખવું બસ સાચી પરિચય હોય આનો અભ્યાસ હોય તો ખૂબ ધારો એ જ્ઞાન પ્રગટ થાય જો એક ખેડૂત દ્રષ્ટિ જવો ચકમક કળું કાંકરીયા કરવાનું કઈ મેળખાયો સંતો એ નામ ના સંતો આમાં નું ચાલે હાચો હો અને આપણે છે ને કડું હોય છે કળું આ સમાગમ છે આ ચા સાધુ નો સમાગમ એની ભેળા તમે રેતા હો ક્યારેક તમારું દાર્યું થાય અને ક્યારેક નો થાય કરું ન થયું એટલે ખસી ગયા પછી ચકમક ન થાય કઈ નો થાય કળી આખા પાછી ચકમક જળી આખા પાછી ખસી જાય તો નો થાય રાત્રિ દિવસ ના જોગમાં આવવું જોઈએ અને મન ધયું આવ્યું એટલે કોઈ દે માં થાય નહી કઈ વાત એમ સમાગમ સમાગમ એટલે સાધુ નામ થી સમાગમ નહિ હો પેલા તો સાધુ ખોલવા જોઈએ કડું છે ને કડું કાચા લોઢાનું હોય ને તો ઠીક નહી વિચાર કરવો પડે કઈ ઓલી પથ્થરની કાંકરી હોય ખોળવી પડે બધી કાંકરી નો હલે ચકમક નો પાણી બીજો જાય અને ચકમક નો પાણી જ જુદો હોય એનું જાણી જવું જોઈએ એમાં બધા દુનિયા માં તો હોય પણ સાધુ છે ને એ ચકમક નો પથ્થર છે એટલે એને ઓળખવા જાય એ તો પીળો પાણી તો ભૂકો થઈ જાય ભાગી જાય એટલે આ ક્યારે કળીમાં અડી જાય તો એ પાણી બેડો પાર થઈ જાય અહીં આમ તો ભેરા થાય ને કે કઈ કાળી આડી જાય ને ઠીક ને તે આડી જાય કોક તે આ ત્યારે પછી જો બોલો આનો સાહીના એ બોલો બોલો કઈ નાની સામી ખાંજી વાતું કરે ક્યા દસતાન દેખું ને કરુણા કેવ દસતાન ને બોટેરીતે કડાનો દસતાન દેખું ને ઈ વ્યવસ્થિત હમજો એમ કેવા થઈ પાત કે લે કા ભા કા કેવા થાય એટલે ફરી જરા કેમ કેમ ઘટાડી ના ખબર ન હોય એમ તો હું તો એનાથી નાનો આવ્યો હતો તમારે તો આગલા વખત બાકી હતો પછી ના જવા અને આગળ રાખતા ને કાયમ કઈ ઉપયોગ માં આપડે દેખેલું છે પાછું હોય આમ કરી ને ઘુંગળી જેમ દેખ્યું છે તેની ઓલી આવી જૂનું ઓછું હોય એમાં ઝટ બે જવા બરાબર સાચો જોઈએ પાછો જૂનો ચકમક માંથી કડું છે એ આ સમાગમ એ કડું થઈ જાય બેનું પહેરવું એનું ઘર્ષણ થાય સ્વભાવ ઘસારો આવે એમાં જે સહન કરતા શીખ્યો તો એમાં વોલ્યુ વધી જાય અગ્નિ અડેજ નહી જ નહી છે વાસી છો તો એના માં અગ્નિ અડેજ નહી હોય કેવી રીતે અગ્નિ અડે માં રાખવી દે હા એ તો રાખવામાં આવ્યું એટલે તમે જાણતા હોય હા એવું છે અહીંયા આપડે ભેળા થાય અગ્નિ કરવા અગ્નિ અડે ક્યારે કે પોતાના સ્વભાવ અડે નહી ભાઈ ગોવિંદભાઈ ને ખબર હોય તાજી કવી હોય એને પેહલી ફેર અગ્નિ અડાડવો હોય ગરીબ માં નો પેલા હરગાવવું જોઈએ બે ત્રણ દ આગળ જા પેલી જાગવી જઈએ ને મંગુક્ષું ને ઘર જ હોય મૂમુક્ષુ છે તો ભાગે કોઈ સાંજ મહારાજ શ્રી ગઢડા મધ્ય મુનિ ની સભા તથા દેશ દેશ ના હરિભક્ત સભા ભરાઈ ને બેઠી હતી સમાધિ ને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે પછી શ્રીજી મહારાજ બોલા છે रुडे प्रकारे करिये, ते तमें सर्वे ने सांबल आकाश, आकाश निक व्या कोई पदार्थ नहीं जे आकाश न हो पृथ्वी एक रज अति जी हो પૃથ્વીની એક રજ હતી પણ આકાશ છે એક ભાગ હોય એમાં આકાશ વ્યાપી શીખવું હોય મગજ માં ઉતારવું હોય અને જવા નવા એમાં તરત પકડી લેવું જોઈએ નામે વેદાંતી બ્રાહ્મણ હતો સમાધિ લીન થાય છે પછી શ્રીજી મહારાજ ગોડા જે આકાશ નું રૂપ અમે રૂડે પ્રકારે કહીએ જે તમે સર્વ સાવધાન થઈને સાંભળો બોલો જે આકાશ તે અવકાશ ને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશ માં જ રહે છે અને તે પદાર્થ પણ આકાશ વ્યાપી મેં ફેરવંદ થયેલું હાજ નથી આવતું લે એવું પણ વાંચું ના યાદ એવું આ જ્ઞાન ના પૂછવું પણ ખે આંભળવા બેઠા છે ને બધા આકાશ રહ્યા છે બધા પદાર્થો આકાશમાં છે આકાશ પદાર્થમાં પદાર્થ બધા આકાશ ની અંદર વ્યાપી પણ એ તમને પેલું યાદ નો આવ્યું એટલે નો યાદ આવે ત્યાં લગી પ્રશ્ન નો ઉત્તર ફીટ કેમ બે મુદ્દો છે બોલો પછી શ્રીજી મહારાજ બોલડા આકાશ નું રૂપ અ રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય કેમ જે પૃથ્વીની એક રજ અતિ જીની હોય તેની વિશે પણ આકાશ છે અને તે એક કરીએ, તો પણ તેની વિશે આકાશ છે દેખાતા નથી શું આકાશ ની દ્રષ્ટિએ જયારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી આકાશ ની બોલો એકલો આકાશ જ દેખાય છે તે આકાશ સર્વ આધાર છે આધાર સૂક્ષ્મ ને કારણ એ જે શરીર તે આકાશને બેઠા છે આકાશ માં છે આ દ્રષ્ટા મિરુદ્ધ મેં નો લાગુ પડે ગોળ ને શેરડી શેરડી માંથી ગોળ બન્યો નીકળ્યો એમાં આમાં સાસુ ને હું કે હું પૂછ્યો છું કે એનો માર્ગ છે સમજવાનો તમે હજી બઉ ધ્યાન ન જોડું છે ઊંડું છે આ ઉપર આપે છે ઠેઠ ભગવાન ઊંધી લઈ જાશે ત્યાં બે ત્રણ શરીર નહી કારણ શરીર તો તમારા માં મૂર્તિમાન બેઠું દેખીયા હમ કરો છો સ્વભાવ ને દબાવી જે તમે કામ કરતા હોરા સ્વભાવમાં રહીને સ્વભાવ કારણ શરીર છૂટું પછી તો કઈ કરવાનું નર્યું ક્રિયા હવના સ્વભાવ પ્રમાણે કરે સ્વભાવ છોડીને એ સ્વભાવ છોડતા શીખે અને સ્વભાવ છૂટ્યા એટલે એ બ્રહ્મ રૂપ થઈ ગયો યાદ આવે કોઈ ના નો કારણ કે હજી એના વિચાર કિરા કારણકે આપણે તૈયાર થઈને રહી ગયા કે બસ આપડે આવડે છે ને આપણે દાયાથી આપણે જ્ઞાની છે હવે એનો સ્વભાવ છૂટે છે કોઈ અરે આ જગત માલ બનાવવાના જે માણસ કે જાણે નાતાડે રાત્રિ પાળી માં આવવાનું તો રાત્રિ આવું વળી બે તાળી બપોર ની પાણી માં આવે ના પાડે ના પાડે તો શીખે કેમ હા ભાઈ હા ભાઈ વિચાર કરજો ને હું તો દેખાડી દઉં કરવા શીખ્યા સ્વયં ધીરા પંડિત વાંચો છો ને એમ પોતાની મેળે જ પોતાને ડાયા માની ન થાય હવે એ કેદી શીખે એ કેદી આવડે કેદી આગળ જાય હું ગામડા ફરતો પછી માણસ દુનિયામાં શું નથી કરતો એને કામ કર્યું છે માણસે કે એટલે માણસ નો ધર્મ છે એને બધું આવડવું જોઈએ ખરેખર કામ માં તો હળિયાદ છે પછી મને વિચાર થયો કે આપડે કઈક શીખવું જોઈએ ચામડું જોયું ચામડું તમારે શું કરવું ચામડા ને કરવું ચામડા ખેડુ ને ઘેર હતા કારણ કે ઢોર મરે એટલે ઈ ચામડા ખેડુને જાણે હું તો તે નાનો માણસ વાર્તા ન બેઠા હોય પાછળ બેઠા હોય બે દેખે એમ એલું છાપડા જેવું મંદિર એમાં જ્યાં ગતું ફરાવી દીધું બારી જાય એ વાળું ત્યારે જયારે કલાક દોઢ કલાક કાઢી નાખે ત્યારે હું બેઠો રહ્યો એક અધુ બણ નો છોડવો મોટો છાયા આપણે ચપલ આવે એટલે ફરતી હોય કરી લીધા એકવા ના થાય એટલે ત્રણ દે થયા ત્યાં હરકા થઈ ગયા પછી એક નવા જવું મતલબ આવડી ગયો નાની ઉંમર હોય ને એનો આનંદ હોય માણસ શું નો કામ કરે નીચી તેલ જેવો તો કોઈ માલ નથી લગભગ જો આપણે નીચે કરવા કોઈ તૈયાર ખરા જે વાત આવી આકાશ માં બધું રહ્યો છે આકાશ બધા માં રિયો છે ખરો ઈ શા માટે કહે છે કે ભગવાન માં બધું છે અને ભગવાન બધા માં છે ઠેક લઈ જાય તો ત્યાં એ હવે બધા ભગવાન બેઠા છે તો આપણી રેણી કરણી એવી હોય કે આપણા બીજો કોચવાય નહી આપણી ઉપર કોચવાય એટલે આપણી બુદ્ધિ મલિન થઈ જાય ઈ યાદ આવતું હશે એક બે જાણ બરાબર થાય ત્યાં એમાં ભગવાન છે એટલે કોચવાતા હશે હા આકાશ બધા નિષ્ઠા જયારે કહેવાય ભગવાન માં બધું જોતા શીખવું જોઈએ જયારે ભગવાન ને ઈ રૂપે જયારે જોવો એટલે આપણા સ્વભાવ સુધરી ગયા નિંદાસ્તુ મટી ગઈ ને ભાવના ભગવાન બેઠા કરે એટલે હોય હે પણ એ મને નિંદા નો માટે કારણ કે શાસ્ત્રો એટલે કોક ના ભલા ને માટે તમે કહો છો ઈરાદો એનો પહેર લેવાનો નથી એને ઘડી ને તૈયાર કરવા છે એટલે એને કેવું પડે પાંચ માણસ માં કેવાય જતું હોય એ નિંદા નથી આ ભગવાન બધા માર્યા છે અને ભગવાન માં બધું ઈચ્છે પાછું એ જે બહાર નીકળે નઈ તો નામ મે એટલાથી અમારી જગ્યા ની બધું યાદ આવી જવું જોઈએ એમાંથી જન્મ એનાથી પોષ એના દ્રષ્ટિ જયારે મુમુક્ષુને આવે એટલે એને શાંતિ શાંતિ એને ઉદ્વેગ જ નથી પછી કારણ કે બધું જોઈ લીધું એ દાંડો માણસ અહીંયા આવીને જેમ તેમ બોલતો હોય ના તો ખરો જ્ઞાની છે એ હશે વાહ પ્રભુ બનાવ્યો છે એમ બોલાય લેજું એમ છે બોલો બોલો બ્રહ્માંડ છે તે પણ આકાશ ને વિશે રહ્યું છે જો બે હુકમ મેળવું સ્થુલ સૂક્ષ્મ કારણ તો આપણા છે આ જગત રાખું એમાં બોલો અને બ્રહ્માંડ કારણ જે પ્રકૃતિ ને પુરુષ માહિતી રહ્યો છે ને સર્વ આધાર થઈને બહાર પણ રહ્યો છે એવો જે આકાશ તે તો સુશુક્તિ વિશે અથવા સમાધિ ને વિશે લીન થતો નથી અને કોઈ કહેશે જે आकाशा बंच भूत आकाश आकाशादिक पंचभूत तो आकाश पुरुष अवकाश रूप आकाश न हो वृक्ष मे फल पुष्पाधिक बहार निशरे गाय पेट वहर निशरे प्रकृति मे महतव नि તે કેમ નિસરે માતે પ્રકૃતિ વિશે આકાશ રયો છે અને મહત્વ છે માટે અહંકાર ને વિશે આકાશ રહ્યો છે અને તમો ગુણ માંથી આકાશિક પંચભૂત નિસરે છે માટે તમો ગુણ ને વિશે પણ આકાશ આકાશ રહ્યો છે તમો જે આકાશ નિસરે છે એ આકાશ તો કાર્ય છે અને વિકારવાન છે અને સર્વ નો આધાર જે છે તે આકાશ ને બ્રહ્મ કહીએ આકાશ કહીએ અને એ આકાશ ને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થા ને અને વિકાસ અવસ્થા ને પામે છે કેવી રીતે લી કેમ બોલ્યા વાંચે એ આકાશ માંથી નીકળે એ આકાશ મારી આ છે કેવો આકાશા હા પણ બસ બોલો કોમ કે છે કેટલો લાવો ગટવો રોટલો લિયો કેમ તૈયાર થઈ ગયું આ એકલા બેઠા હોય નહી વિચાર કરવો જોઈએ પણ તમારા બધા નો માર્ગ શું હાલો સ્વામી બોલેશ્વર એટલે મને જ તમારે કન્નડ લાવે ભાઈ લગભગ આવવું હોય તમારે તો જરાય વિચાર થાય પછી હું આવ્યું આકાશ ને બ્રહ્મ કહીએ આકાશ કહીએ અને સ્ત્રી પુરુષ થકી સંતાન ની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહત્વ સંતાન ઉત્પન્ન થાય છે એવી રીતે पुरुष पोता शक्ति कर पुरुष अवस्था जयरे कार्य कर प्रकृति न कार्य सर्वनाश पमी जाए प्रकृति पुरुष न अंग रहे विकास ने पाता अंग सर्वे बहार का जय संच ने पाए सर्वे पोता अंग ता સંકોચ વિકાસ અવસ્થા છે અને છે પણ સર્વ નો આધાર એવો ચિદાકાશ તેનું નથી આપડે આવું દેહ ની બધી ક્રિયાઓ શરૂ થાય લાંછુ ખોલાણી હાથ પગલ્યા ઉભા થયા કામ કરવા લાગ્યા ઠેર સાંજ સુધી વહી ગયા છે ને સાંજે પાછા એવી રીતે આનંદ કોટી બ્રહ્માંડો ભગવાન ની ઈચ્છા થી જન્મે છે અને પાછા સંકોચ આપણે એ સંકોચ વિકાસ અને ઈ પુરુષો તમની દ્રષ્ટિએ જયારે જોવો ત્યારે આપણું હંકેલવાનું કામ કરવાનું બદલી જવું જોઈએ આ ન હવે પછી ભલે અહીંયા કામ બધા થાય એમાં વૃત્તિ ભાવની આવી જાય એટલે તમારા ભક્તિ રૂપ થઈ જાય દ્રષ્ટિએ કરો તો અને કેવળ બે ભાવ થી ને એટલે ભાવ થઈ અમે આ સાધુ સમજાય ભગવાન ને વરવા જ નીકળ્યા છે હાજ સુધી જોવા બધા પછી એની હમજણ પ્રમાણે જે કરે છે ને એ મહાપુરુષ ની દ્રષ્ટિએ થાય એમાં જેને ભગવાન રાજી કરવા કરવું છે ને એને એકદમ નિર્મલ વૃત્તિ હોય ક્યાંય અટકે નહીં અટકે નહીં અને અટકે છે એટલે ભગવાન માં દ્રષ્ટિ નથી ના જ જ્યાં કઈ ત્યાં થઈ જ્યાં કઈ ત્યાં થઈ બેઠા છે મારે એ બળદ લેવા જાય ને કિંમત વધારે હવે જોયું ભગવાન ના માર્ગ માં ક્યાંય અટકે નહી શું ક્યાંય અટકે નહી જયારે જાણવું કે સાચો ભગજ છે આપડે તો કામ કરીએ કઈ ભગ નહીં પણ નો પછી એને કામ જ છે એ સેવા નથી માની લે હું આ સેવા કરું છું પણ એ સેવા નથી પછી કામ નું ફળબંધન એમાં ફેર કામ એનું ઈ કરે સેવા ભાવ કરે યા કામ ભાવ કરે પછી શબ્દ સેવા નો વાપરે એ ખોટો ઈ તો ગંભીર એમ જોશી ભાઈ કર્મ એ ના એક બંધન રૂપ છે કે હું આ ભક્તિ રૂપ કરું છું નહી થાય ને ભાઈ